રાજકોટ જુનાગઢ અમદાવાદના સંસ્થાપક સદવ પૂજ્ય બાદ શાસ્ત્રીજી સ્વામી પ્રવચન સંમ બે હજાર એકતાલીસ ના ચૈત્ર સુદ પડવા ને શુક્રવાર તારીખ બાવીસ ત્રણ ઓગણીસો પંચ્યાસી કરેલા અંત્ય પ્રકરણ ની સાતમું વચના બદન શરૂ તેને વિશે ભગવાન સદાય સાકાર મૂર્તિ વિરાજમાન છે અને ભગવાન ના ભક્ત પણ ભગવાન ના ધામ માં મૂર્તિમાન થતા ભગવાન ની વિશે રહે છે पने ते भगवान तो ज प्रत्यक्ष प्रमाण दृढ़ आश्रो होने मन में बीक नीजे हूँ रखे मरीत प्रेत रखे इंद्रलोक ने ज पूे ब्रह्म लोक पे आशंका मन में राखी नहीं ते ते भगवान भक्त हो तो भगवान धामने ज पे वचमा क्या भगवान रह नहीं અને એ ભક્ત હોય તેને પણ પોતાનું કોઈ રીતે ઉખડે નહી ભગવાન ના ચરનાર વિંદને વિશે પોતાના મન ને દ્રઢ રાખવું અને એવી રીતે જે ભગવાન ના ચરનાર વિંદને વિશે પોતાના મન રાખે ભગવાન નો એવો પ્રત્યક્ષપણે જેને નિશ્ચય થયો હોય એને પોતાના મનમાં એવી બીક ના રાખવી કે હું મરીને ભૂતપ્રત થાય કે ઇન્દ્રાદીપી એને તો જરૂર ભગવાન જેમ વજ્ર પૃથ્વી હોય ને એમાં વજ્ર ની ચોડી હોય કોઈ કાળે ઉખડે નહી એવી રીતે પોતાના મનની જે વૃદ્ધિ છે એને ભગવાન ના સ્વરૂપ ને વિશે હંમેશા માટે રાખે તો એને મરીને ભગવાન ના ધામ માં જવું એમ નથી બોલજો જે મળવાનું છે રાખો કે એના જગના દિન માંથી મન ને આડા નહીં નથી હજી આપણ ને છે શું કયું જો ફેર વાંચવે અને જે ભગવાન નું બ્રહ્મપુર ધામ છે પછી અને ભગવાન ના ભક્ત પણ એ ભગવાન ના ધામ માં મૂર્તિમાન થતા ભગવાન ની વિશે રહે છે જયભાઈ અવંશ ક્યાં બોલો છો તમે પૂર્વે છે ભગવાન ના ધમ નું વર્ણન એમાં ભગવાન કેમ રહ્યા છે એના ભક્તો કેમ રહ્યા છે અને એને પામવું કેમ આખું પુરુષ સુખ મય અર્થ દેહ નાકમ મહિમા પૂર્વે સાધ્યા સંદેવા દેહ નાકમ મહિમા ચંદે તેજ એના મહિમા ને સમજી શકે તેજ એટલે કોણ યત્ર પૂર્વે સાધ્યા સંતિવા જ્યાં પૂર્વે અનાદી થી મુક્ત પુરુષો બેઠા છે મરીને ભગવાન ને પામવું એમ નહી છતી દેહ ભગવાન ને પામી રહ્યો છે પણ આ અમજણ આવે તો આ સમજણ આવે તો પણ આ જીવ જ્યાં સુધી આ દેહ માં છે ત્યાં સુધી આ લોક ના ઘાટ સંકલ્પ બધા થાય છે એટલે હું દેખાતું નથી દૈવી જીવો હોય એ આ કોઈ કથા વાર્તા જોગે એને યાદ કરે છે સમજે છે બધું પણ એ કાયમ નથી રહેતું ગરીક થાય જે આવી ને તે પામી ગયો છે સ્વામી ની વાતો માં આવે છે છાણ માં જીવડા પડે કે ન પડે એ છાણ ખાઈને ને જીવેક બીજું ખાઈ ને જીવતા હોય અને મરી જાય તો ત્યાં ત્યાં મરે જીવ પ્રાણી માત્ર માયા માંથી સર્જાયા એ સાપ માંથી સરસાય જિંદગી આખી એ વસ્તુ પરિચય માં જ રે છે એમાં ને એમાં જન્મ એજ એનો ખોરાક પાછો એમાં એમાં ફરી પાછો એમણે એ બધા માલિકા ચિત્ર ચડી જાય ને અને માણસ કઈ બોલે એમ એ કવિએ ચિત્રી ભાવ થી વર્ણન કર્યું તો શ્રંગાર જેવું છે પણ વૈરાગ નો સંબંધ ચર્મ ખંડમ હું જામડા ટુકડો દ્વિધા ભિન્નમ ચિરાયુ બે થયા અપાન પ્રાણ નહીનો એને ધૂપ કરે અપાનદગાર ધૂપ ઇતમ એ રમંદે જના સ્ત્રી ક્રમિકીતા જીવે આ જગત આખું એમાં જ રે છે પછી પ્રકરણ તો વધારે છે પણ આમ દેખીયે તા એમ જ દેખાતું હોય જો આપણે આ બધાય ભજન ભક્તિ માં રૂચિ કેવલ જગત માં હોય વેપારી વેપાર કરે એમાં એક ધારી દ્રષ્ટિ હોય કમાવું કમાય કમાય કેટલું કમાય એમ જ કરતા હોય ખરું જયારે એવો સંકલ્પ થાય ભલે સાહસ ખાતર કરે પણ એમાં કમાવાની ઈચ્છા છે એટલે જગત આ ગુણ એની તરફ એની દ્રષ્ટિ છે આ દેહ છે પંચભૂત નો ઉત્પન્ન થયો છે દૈવી જીવો કોક કોક વળી પાછા વળી અને ભગવાન ને યાદ કરે છે આમાં એમ કે બ્રહ્મપુર એટલે ભગવાન ને રહેવાનું નગરપુરવાય થી લોકો બેઠા બેઠા ઘાટ સંકલ્પ સાધન વાળા કરે જેને સાધન છે એ લાંબી મુસાફરી ના સંકલ્પ કરે માંડ પેટ ખાડો પુરાતો હોય કેવી રીતે એના કાઢ ઘડે ઘડે જ નહી સ્વામી કે પંચ વિષય જીવે છે જીવ પ્રાણી માત્ર સ્વામી કે પંચ વિષય ને આધારે જીવે છે એને આધારે જીવે છે એની દ્રષ્ટિ એમાં ભગવાન ને વરવા ભગવાન ની દયા કોક ને હોય તો હાલતા ચાલતા ભગવાન ને હંભારે જીવન જીવે ભગવાન ના કામ ને પામી રહ્યો છે એને મરીને પામું એમ નહી પામી રહ્યો સાથી એમ કહ્યું છે કોઈ છો આની હોય આપણા એક વિચાર કરે આ લોકો કરે કારણ કેબાશી છે આનાથી કોઈ નોખું પડતું હશે જગત થી એટલા નોખા પડે છે એને સાબાશી કહેવાય નોખા પડ્યા પછી પાછો એ ભાવ ટકાવી રાખો તમારા જોડિયા બેઠા હવે આવ્યા આવ્યા પછી એને કાયુક જાળવી રહી તો આ જીવ નો સ્વભાવ છે એના દિલ માં ભગવાન નો વાસ થયો હોય એટલે ભગવાન નજીક રહેતા ભાવે આવે કે આપડે આ બધા બેઠા છે આ બેઠા છે ત્યાં બેઠા છે અહી તો આપડે જાણીએ મકાન માં બેઠા છે ખાવું પીવું આઈ નું છે અને ત્યાં બેઠા છે કઈ દેખાય સદા સંબંધી માં જાતા હશે ને ત્યાં કોળા ના હં છે બઉ સરસ ડુંગળી શાક કર્યું છે સુંદર થયું છે એના હૃદયમાં ભગવાન બેઠા છે એને તરત ડુંગળી ને અરે વેર નથી એને એમ દેખાય આવ્યું ઈષ્ટ દેવે આ ના પાડી છે એની બી કઈ રોકાય અહીં બેઠો છે તો ક્યાં બેઠો છે તો એમ થઈ આ બધા થઈ દેશ કાળે કુસંગના જોગમાં ક્યાંક આવી ગયા તો દિવસો કાઢે પણ એને એમ જ હોય કે આ પહેલું મારે ન રહેવાય આ ક્રિયા મારાથી ન થાય એમ રાત્રિ દિવસ એને એનો ખટકો હોય તો આ બેઠા છતા ત્યાં બેઠો છે આ નબળા સંજોગોમાં બેઠો છે નબળા સંજોગો એને દબાવી શકતા નથી ને અને ઊલાને અવલંબને જીવે છે આ બેઠા ત્યાં ત્યાં જો સ્વામી એ વાતો માં લખ્યું એક ભક્ત આવી પૂછ્યું કે સ્વામી મન ઘાટ કરેના અહીંયા રહો સાધુ થવા આવેલ વળી ભોગ દાડો ઘર સાંભળે પણ નિર્દોષ ને સાચો માણસ હોય એટલે પેટ છૂટી વાત કરી ઘર સાંભળે સાંભળશે ને તો આ બેઠો ને એ કાર્ય થશે નહી અને ઊલા માં વાસ ના રહે તારા જન્મ મરણ ન માટે પણ ઘેરે જાઉં છું ને સાધો સાંભળી અહીંયા બેઠી જો આપડે આ બધા બેઠા છે ત્યાગાશ્રમ માંડી ત્યાગાશ્રમ ત્યાગાશ્રમ છે ત્યાગ છે નુકશાન અને એને બળાપો થાય હમણાં મને કાગળ વિદ્યાર્થી નો આવ્યો છે યાદ કરે છે ભૂલ કરી ભૂલ કરી ભૂલ કરી પણ હવે થાય શું પણ એને શ્રેષ્ઠ કયો વાસના આઈ રહી છે અને રિયો છે ત્યાં હોય બ્રહ્મચારી હતા આ સભા બેઠેલી સભા મંડપ માં પાંચ પછી હરિભગન કથા વાર્તા થાય છે પછી સોળ થઈ ને ઠાકોરજી ને શણગાર કરવાનું જાય મારે કોક મેલી ગયા ઓ ભાભી નું નામ લઈને પોપ મેલી હવે આ ત્યાં નું નામ લેવું પણ તાની થી પોપ મેલી હોય તો આપડે કેશુ વિદ્યાજી હતા એ રમોજી લે આ કોણ કે જઈને પાથમાં અહીંયા ક્યાં મીડો છો તારી ભાભી અહીંયા આવવાની છે બેઠો પણ ઘાટ થાય એ ભાભી જેવા છે બધા એ માયા તરફ જ ને ખેંચી જાય તમે વાંચ્યું આ બેઠા ત્યાં બેઠો આ બેઠા ત્યાં બેઠો આ ગ્રસ્તો ગમે વિભુ હું એને શાબાશ કયો એ અહીંયા ગ્રસ્તાશ્રમ માં બેઠો છે તો પ્રભુ ની પાસે છે આ બેઠા આવી ગરીક માં કોણ યાદ કરે આમાં બધા બ્રહ્મપુરતા દેખું હશે ને કેવું હશે કરતા અનુભવ બોલવો જોઈએ ત્યારે અનુભવ લગભગ ન હોય લખ્યું બોલે ગીતા પાંચ વાંચ માં ભગવાન આવા છે સાકાર આવું જેને જ્ઞાન હશે અગ્રસ્ત બે પાંચ ભાઈ હોય બોલા ચાલી થાય કેટલાક બાનપુર જાય ખબો ભાઈ હોય ને પણ ખોદ જયારે આવ્યો ને એવો પડદો આડો પડી જાય છે કે આની માં મારી માં એક છે યાદી માલી માં જો આ બેઠા છે આલો આલો કે આ માયા નો જ પંચ ભૂત નો જ બેઠા છે બધા એ પંચભૂત ના પૂતળા છે આ પંચભૂત એ મારું ઘર નથી પાછું અખંડ જાગૃતિ જોઈએ પણ કરવાનું છે એની ઉપર આ વચના પંચભૂત છતાં યાદી માં એમ રે કે પંચભૂત ઈ હું નહીં મારું ઘર નહી મારું ઘર તો બ્રહ્મ છે બ્રહ્મ તો એ પરિ બ્રહ્મ જાણે જુએ તે જાણે રે એવા મુક્ત જન ના રે આનંદ માં ગોવિંદતા હોય ક્યાંક સારું થયું ક્યાંક સારું ન થયું કઈ આવડવા જ્ઞાન જાગતું રહી તો આ બેઠા છતા ત્યાં બેઠો છે જ્ઞાન રે તોડા નાખવા માટે બેઠા તમે ક્યાં બેઠા છો જવું મળી ને એમ નઈ ત્યાં જ બેઠા આપડા છે હું બેઠો છું પંચભૂત ના વિકાર વાળા પદાર્થો એની વચમાં હું બેઠો છું ક્યાં બેઠો છું મારું અધિષ્ઠાન સ્થાન એ બ્રહ્મ છે આ પંજભૂત નથી जो एनु एक आ, हो। कलेक्टर हो मोटा हो मोटा न वड़ा वो छु आक ने मैं हाँ जमुई એ અખંડ નું સંધાન હોય તો લખવામાં ભૂલ ન થાય ઓર્ડર લખવામાં ભૂલ થઈ જાય મારો અધિકાર થયો અધિકારથી આગળ લખી ન શકે પાછળ ન લખાય કલેક્ટર થઈને પટ્ટાવાળા જેવું લખે ઈ ન ચાલે કલેક્ટર થઈ કમિશનર કમિશનર જેવું લખાય નો ચાલે નથી ને ક્યાંથી લખતું હવ હવનો અધિકાર સૌ સંભાળી કામ કરે આપણે આપણો અધિકાર સંભાળવો કે હું હજી આ માયા માં જ બેઠો છું ગુજરાત હું ચોંચ્યો છું ભગવાન ને નજીક કેટલો થયો નજીક થયો એટલે હું ચોટીયો પછી ભગવાન નો ભક્ત ભક્ત ને લાખો ની આણ થાય વૃદ્ધિ થાય એનો અરક્ષો નથી એને અરક્ષો કે સમૃદ્ધિ જાય યા રોકાય એને દુખ જ ન હોય સારું કોઈ ઢોર ભેંસ જેવું ઈ મળે પટેલિયા ની ભેંસ મરી કાલે કરી નાતી બોલ આવે એને નક્કી થઈ ગયું કે આપણું ખાણું હાથ એટલે બોલાવે પણ એ ડાણે એ થોડાક બ્રાહ્મણ ને ન કરતો આવજે ખાલી બ્રાહ્મણ ને કેવું બ્રાહ્મણ છો ને ક્યાંક કારણ કે બ્રાહ્મણ નક્કી થઈ ગયું હું બ્રાહ્મણ છું કોઈ લો ત્યાં જાય એ મારું ખાણું છે એને નક્કી થઈ ગયું આપણે જરાક ન કરે તો હું જઈ જઈએ એટલે જેવું એમાં વિચાર કરવો કે આપડે બ્રાહ્મણ જઈએ કે ડેઢ છે બેઠા બેઠા આપણે આશ્રમ માં બેઠા જઈએ આપણી આ સમજણ કેવી જોઈએ આની વૃદ્ધિ માં અહીંના માન અપમાન જો આપણે તણા હું બ્રાહ્મણ છું એટલે આ મારો ખોરાક જ નથી નોતરું આવે તો એની ઉપર ખી જાય અમારા એવું કે છે જયારે બ્રાહ્મણ પણ આનો થઈ ગયો તો નોતરા ઉપર એ ખી માન કરશે કોઈ અપમાન કરશે તારું નહી થાય એ ટાણે જાગૃતિ રાખે તો આ બેઠા ત્યાં બેઠો છો અને હું તો ભૂલી ગયો જા ગામડા નું એક દેવાય છે બાપનો નવરો હોય મારા લઈને બે થી મારા લઈને પણ બિચારા ને વાસ ના જગત માં નહી હાંડ્યો હોય લ્યો એની ચિંતા થઈ જાગો જાગો કરે ત્યાં કો કહ્યું એ માટે ફલા ભાઈ પટેલ છે કે નહીં ગેલી વાળે શું ટેડે ગયો કોંદો યાદ આવી ગયો જવાય ને પાછ બાપુ જાણે માવા ફેરવો આપડે વિચાર કરી લેવો આપડે ભગવાન ના ભગત થાબા તો બેઠા છે ને ત્યાં ઢેઢ વાડે રોકાઈ જાય મનની વાસન આવો ઊંચા ચડાવે નીચા ચડાવે હજી આમાં તકું જ્ઞાન ઊંડું જો આ મૂળ કેન્દ્ર છે મધ્ય બિંદુ છે ત્યાં વસ્તુ સ્થિતિ કાયમ ની આ છે અને એવા જેવા અહિયાં છે ત્મક બુદ્ધિ જયારે ઉભી થાય છે કેવી રીતે છે તત્વિના તમે વિચાર કરો પૃથ્વી સમાથી બને પૃથ્વી સરવાળા તમે ઉપર હાલ્યા જાઓ બ્રહ્મ તત્વ આવીને ઉભું રહે એમાંથી આ બધું નીકળ્યું ખરું નીકળ્યા પછી જોવા યંત્ર એ કઈ મીચો ખરું હવે એમાંથી પકડાઈ ને પણ જાય આપણે બોલીએ પકડી ને દઈ દીયે પકડી ને ક્યાંક દઈ દીયે ઈશ્વર સર્વભૂતાના રદેશો ને ભગવાન દરેક ના હૃદયમાં બેઠો છે એમાંથી આ બધું ઉત્પન્ન થયું ચાલે છે વિનાશ પામે છે વિનાશ એટલે શું એમાં ને હમાય જાય એમાંથી પાછું નીકળે પાછું એમાં ને હમાય જાય ઉપનિષદ માં જોતા આ બ્રહ્મપુર ધામ આ તમે બધા અહીંયા બેઠા છો આવું આઠ જેમ ચડી ગયો બ્રહ્મપુર ધામ આ ઠીક આ બ્રહ્મપુર અહીંયા છે દેખો છો અને દેખાતો નથી આસ્તિક માણસ ના પાડશે બ્રહ્મ ને મધ્ય પર બ્રહ્મ છે સદા દિવ્ય સાકાર મૂર્તિ એમ ને આ છે જો આટલા બધા બેઠા છે આટલા બીજા ઓ ચિંતા આવે તો પડે કે બરાબર બે જાય ખરું ને બ્રહ્મ તત્વ એવું છે જેટલું આવે એટલું હમાય જાય અને જેટલું એટલું બધું એમાંથી જ નીકળે લ્યો એ હજી આ જીવ ને જ્ઞાન નથી એટલે મનાતું નથી દૂધ દોઈ ને લાવ્યા એમાં ઘી છે કે નથી દૂધ આવ્યા પછી કાઢનારા ને કાઢતા આવડે તો નીકળી આવે છે ઘી કાઢતા ન આવડે તો એને ઘી નીકળતો નથી ભાઈ ભગવાન બેઠા છે અને ભગવાન જોઈએ અરે ભાઈ ઘી જેવું તકો મેનેજ વિના નથી નીકળતું દેખાય તો માલી વાત એલા જે છાસ થઈ દૂધ માં જેમ ઘી રહ્યું છે એ માય પદાર્થ માત્ર એમાં ભગવાન રહ્યા છે હવે એને કાઢતા શીખવા જોઈએ મનો મંથન કરતા આવડવું જોઈએ મંથન કરવું નથી અને આમાં ભગવાન જોવા મંથન કર્યા વિના મંથન જોઈ મંથન કરે નહીં મળતું નથી વિના મા પદાર્થ થી માહિતી આઠ ક્યાંથી આવે આ બધા આપણે બેઠા છે પણ બ્રહ્મ ને આધારે બેઠાથી બ્રહ્મ ને આધારે એ બ્રહ્મા પરબ્રમ બેઠા દાખલો મા જેટલો દાખલો પડે એટલો આમાં નથી પડતો અચ્છા દૂધ માંથી કાઢવું હોય તો કર્યું કે જે કાઢે જે કાઢે ઈ લઈ જાય આ બધા આપડે બેઠા જઈએ એ ઘી વાત જઈ પણ હવે કાંડામાં બળતો જાય ને થોડું આવડત જોઈ જોઈએ આવું એ કે ભગવાન કે આ કથા માં એમ છે આ બેઠા ક્યાં બેઠા છો આ ગઢડું શેર કે હોસ દરવારગઢ કાંઈ દેખાતું નથી તમે બધા ક્યાં બેઠા છો જોવું છે એમ કેમ જોવાય ભાઈ એનો પ્રયત્ન તો કરવો પડે હવે જાણ તો ખરેખર જયારે જયારે વાંચું ને ત્યારે આ દેખાય બઉ મે આવી દ્રષ્ટિ ભગવાન ખેતી આપણને આપે એમ જ્યાં કરે ઓ આવી દ્રષ્ટિ ઉભી થાય ત્યારે એ છે જો અગડી માણસ કઈ બોલા ચાલી માં એમાં સમજુ માણસ જાણે આગળ વધી જાય ચાલો હું બેસી જઉં એટલે ઓછું કરી નાખે કજો ઠાર વાળો અને મુરખવા એ મારે પહોંચી વાળું નથી હજી હજી આમાં આમાં આવવા હતું મહેનત કરી આમાંથી નીકળવા નહી હોગ ને દ્વેષ ને એકબીજા ને એવા કેદી પછી હું આયુરો અરે આ વજન તો ભારે છું કેટલાય વર્ષો થયા જોયા આવી દ્રષ્ટિ થાય પ્રજા ને રંજન કરવા એમાં ન આવે આઠમાન એમ આઠ માનો આવે અને જે ભગવાન બ્રહ્મપુર ધામ છે તેની રીતે ભગવાન સદાય સાકાર મૂર્તિ વિરાજમાન છે અને ભગવાન ના ભક્ત પણ એ ભગવાન ના ધામ માં મૂર્તિમાન થતા ભગવાન અને તે ભગવાન જેને પ્રત્યક્ષ પ્રમાણ દ્રઢ આચરો હોય તેને મનમાં એવી બીક ના રાખવી છે હું રખે મરીને ભૂત પ્રેત થવું એ રખે ઇન્દ્રલોક જ પામું परमेश्वर चरणार विंद दृढ़ वज्री पृथ्वी हो, हो, वज्रनी, हो वज्रनी खीली चोड़ी हो कोई रीते उखड़े नही ભગવાન ના ચરણારવિંદ એવી રીતે પોતાના મન ને રાખે તેને મરીને ભગવાન ના ધામ માં જવું એમ નથી એ તો છતી ભગવાન ના ધામ ને પામી રહ્યો છે આ સંગ્રામ છે ને ત્યાં સ્વામી બાલ મુકુદાજી હતા જ્ઞાન જીવન દાજી કરી સાધુ હતા થોડાક વાંસરી હોય કોઈ ઓરડી નો હોય ગામડામાં આમે બાજુ રસોડું એમાં બળતણ રાખવાની એક ઓરડી ખરી છાણા બળતણ પડ્યું હોય સાધુ ને વધારે એટલે સ્વામી કહ્યું થાય એટલે બારી ફળી માં મોઢે થી સ્વામી આઠ નવ વાગ્યા ને ટાઈમે કથા વાર્તા થઈ રહી એટલે લઘુ કરવા બહાર ગયા ખાડી માં તો શરીર ધક્નું જ્ઞાન કેમ છે ઠીક છે સ્વામી ઠીક છે ભજન કરજો એમાં વૃત્તિ રાખજો હા સ્વામી હું છો ભગવાન ઉભા છે ભગવાન સ્વામી સાધુરામ બોલો ભજન કરો ભજન કરો સાકોટી મુક્તો બેઠા છે દર્શન થાય છે થાય છે ને તો કહ હવે બોલશો નઈ અને એક ધારો અંબાળી ને જ્ઞાન જય સ્વામી નારાયણ તેમ જય કાંઈ મારા એક જ બસ ભગવાન દેખાય દેખાય તો જવું છે અરે મારા આ લોક માં રહીનું હું કરવું છે મારા મંથળી બસ ફરી ગયા છો અને વયા ગયા પણ એ કે હળીર્થ કહે છે અહીંથી ક્યાં સુધી બીજું કાંઈ દેખાતું નથી ભગવાન સિવાય નથી દેખાતું જય સચ્ચિદાનંદ કહીને સર્વે સભાને ઉઠવાની આજ્ઞા કરી રીતે ગરડા અંતે પ્રકરણ નું સાતમો વચના મૃતમ જે